સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધનમાંથી આસક્તિ ટળી ગઈ હોય તેનાથી દ્રવ્ય ઉપાર્જન કરવાનો પ્રયત્ન થાય નહીં ને વ્યવહાર કરે તો તે ન કર્યા જેવો કરે તે ઉપર માવા ભક્તનું દ્રષ્ટાન્ દીધું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગઢડામાં વાત કરી જે આપણે ભગવાનમાં પ્રીતિ છે પણ જણાતી નથી તે ઉપર મહારાજનો કહેલો દ્રષ્ટાંત દીધું જે જીવાખાચરને ગરાસમાં હેત છે પણ હમણાં કાઈ જણાતું નથી પણ તેને કોઈ લેવા આવે ત્યારે જણાય તેમ આપણને કોઈ સત્સંગ મુકાવવા આવે ત્યારે એત જણાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બોટાદ જતા રસ્તામાં વાત કરી જેને સુખ્યું રહેવું હોય તેને પોતાથી દુખ્યા હોય તેને સંભાળવા પણ પોતાથી સુખ્યા હોય તેના સામું જોવું નહીં કેમ જે સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકારના સાધન નિયમ બતાવ્યા છે તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે કે મૂળ અજ્ઞાન શું ત્રણ દેહથી જુદુ પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે એ જ છે ને આ વાત કરોળ જન્મ ધરે પણ સમજાય નહીં મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટા સાધુનો અવગુણ નહીં હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આગળ ધોળકા અમદાવાદ આવે છે તેમાં કશું જોવું નહીં ને જે જોવાનું છે પૂજવાનું છે સેવા કરવાનું છે તે તમારા ભીગું છે માટે તેના સામું જોઈ પણ આ વાત સમજાય તેવી નથી ને બધાએ એમ કહે છે જે ગોપાળ સ્વામી નિત્યાનંદ સ્વામી દેહ મૂકી ગયા હવે કેની પાસે જઈએ પણ રઘુવીરજી મહારાજ બહુજ મોટા હતા તે દેહ મુક્યા પછી જણા ને આપણને બહુ લાભ થયો છે તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહીં ને ન સમજાય તો ખોટ પણ બહુ છે તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતા પાર આવે નહીં આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાત કરી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માં વાત કરી જે મહારાજ ના મળેલા દેહ મુકી દેશે તે પછી કોઈક મુક્તને દેહ ધરાવશે તે પણ આ સંપ્રદાયમાં જ દેહ ધરાવશે કારણ કે આવો શુદ્ધ સંપ્રદાય બીજો કોઈ નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં વાત કરી જે હાલ મહારાજ પ્રગટ છે તેમજ જ્ઞાન આપે છે તેમજ નિયમમાં રાખે છે તેમજ ધર્મ પડાવે છે તેમજ ઉપદેશા આપે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરતાલમાં વાત કરી જે બીજું કાંઈ કરવાનું નથી એના થઈને એને જીવ સોંપી દેવો એટલે બધું કરી રહ્યા છીએ અને અક્ષરધામમાં મહારાજ આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે એમ વાત કરીને પગના અંગૂઠાથી તે શિખા પર્યંત હાથની આંગળીએ કરીને બતાવ્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જે લખ્યું તે વાંચ્યું નહીં તો તે લખ્યું તે ન લખ્યું ને કદાપી વાંચું પણ તેમાં શરત ન રાખી તો તે વાંચું તે ન વાંચું ને કદાપી શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય તો પણ શું માટે રજતમ ન હોય ને સત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો તો તે સમાસ કરે તે મનના તપાસનું કહ્યું છે જે શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઊરમાં લેવા ને તપાસવા ને એમ થાય છે કે નહીં તેનો તપાસ કરીને એમ જ કરવું